ઉત્તર ધૂવ નો પાંઠો હોય ઉત્તર માં લઈ જાય અને દક્ષિણ ધૂવ નો પાંઠો હોય દક્ષિણ લઈ જાય કયો ધ્રુવ પાંડો મૂક્યો જગત ના લોકોએ સુખ જેમાં માન્યું તેમાં તમે સુખ માનો એ લોક સંજ્ઞા કેરાય શું કેરાય જગત ના રૂપે સુખ માને તેમાં તમે સુખ માનો હોય અથવા પૈસા માં સુખ માન્યું લોક સંજ્ઞા સ્ત્રી માં સુખ માન્યું મકાન માં સુખ માન્યું એમાં લોક ભટકે છે લોક સંજ્ઞા થી દૂર રહેવું જોઈએ ફરી બંધાવવું નથી ફરી જાગે જઈને એવા માણસો શોધવાના ક્યાંથી તમે ખબર પડે કેવી રીતે તમે શોધો એ વાત ના સંસાર બંધર લાગે છે સંસાર બંધર એટલે સંસાર ભાગી જવાનું નથી સંસાર માં आज जी आप जीवन में जैसे समझना त्यारे आज दौड़ दौड़ कर पेला से सारू एज्युकेशन ले नौकरी छोक पैसा घर बार यू मनुष्य आ वस्तु ने जे ए भ्रमणा में एनी जो दौड़ दौड़ करता दरेक मनुष्य एवा बहु विरल लोग हे कि जे ए वस्तु नहीं दौड़ता हो तो यह कारण के हमें मानस्य मानस करविए संसार रही आत्मा, आत्मा, माते। आत्मा माते करे मैं संसार रही प्राप्त कर लगभग एम के कशुनी मार्गो करिए छता मैंने लगे कि आपे कई आत्मा पूरतूर स्वामी प्रार्थना करिए छताे पूरत करता તો સામાન્ય ચેન્જ કરી છે તો ભગવાન ને જ તમે મારુ સ્વામી પાછો લાખ ભગવાન ની તમે છો કે અ એનું વજન કરવા એ પ્રામાણિક સામાન્ય રીતે જૈન લોકો કહે કે માવી સ્વામી પાર્શ્વનાથ એ બધાની ભક્તિ કરે વજન કરે છે ને યતત રહે કીધને નમો સિદ્ધાંગ બોલે વજન નથી કે સગાઈ હરિયંંદને બોલે ને અરિયંદા કેવી રીતે ફરવા કે રીતે ફર અરિયંદ કેમે તે ફરવાય મુછે હા અરિયંદ ના એ તો આખા જૈન જગારે હરિયંદ હોય શકે તો સિદ્ધ ગતિમાં થઈ ગયા છે નવા સિદ્ધાર્થમાં ઓળખો કેવી રીતે પ્રાપ્ત થાય છે કેવી રીતે ઓળખો કેવી રીતે એમની પ્રાર્થના ઓળખતા કેવી રીતે નામ લાગ્યા કરો એવું કે છે ઓળખો વોર્ડો આ મારા છોકરા ની સાસુ થાય તેનો ઓળખો છો અને મને નથી બોલવું આ મારા છોકરા ને સાચું થાય તે ઓળખે અગર નાખે આ મારા છોકરા ને થાય એવું અગર ના આવશે અને અમે ઓળખવું નથી આપવો પડે ના કરવો પડે અત્યારે તીર્થંકર स्वामी सेवा दीर्घंकर हादर ना होने प्रत्यक्ष होते हाजर हो प्रत्यक्ष उपाधि गयला मूकार करें सही करके સ્વામી ના હરિહ પ્રત્યક્ષા તપાસ કરો નથી અને લોકો હરિહિ નથી પડે નમો આયમ કોણ છે નમો ઉપાધ્યામ જોવા મા ક્યાં સુધી ચાલે ગપ્પુ ના ચાલે ક્યાં સુધી ચાલે મારી નામથી બીજે બધા ચાલે પણ મારી નામ કે શું ના ચાલે મારી બહુ પાકા તીર્થંકર નો પાકો ભગવાને એ ક્યાં રહ્યા છે મહાવીર ભગવાન જોડે ભગવાન પ્ર ભગવાન ક્યાં આવ્યા છે શું અને જે આ દુનિયા ને બનાવનારો ભગવાન રહેશે ક્યાંક તમારા આત્મા નું આ બધા આત્મા ની અંદર બનાવનારું એટલે કુંભાર છે ક્રિએટર છે કુંભાર છે ખબર નથી ખબર નથી કે કે જગત છે અને જગત કોને કહેવાય કે જેની બિગેનિંગ થાય શું થાય શરૂઆત શરૂઆત થાય હા અને એના શરૂઆત થાય આ ડાય હિન્દુસ્તાન ના જન્મ માટે ગોળી નજન્મ સમજે છે ઉનાધી નયમાતે માં છે કે જોઈ નોટ કે દે દે ગુનાધમ નથી સમસ્ત આ તેને માંથી ગવાડી ફી દર વોર ફી ઇઝ ક્રેક બાય ડિલેટરી પાયન્ટ નોટ બાય રીએલિફાયન્ટ બાય રીએલિફાયન્ટ થિ વોલ ઇઝ ઇ બદલ ઇફ સેલ્ફ ઓન્લી ધીસ સર્કમસ્ટેન્સ આર ઇજન્ટ ના હું જોઈ કશું બધું પુસ્તકનો ન આયા તા હા હા હા તમારે છોકરા માં મોટા કરવા એ પણ એક જીવન ની અંદર જરૂરી તો છે ને જરૂરિયાત માવી ની વિજ્ઞાન સમજે ત્યારે સાદર થઈ શકે ફાદર થયું હોય તો કેટલા ગુણો હોય કેટલી જાત થાય બેઠા કજા છોકરા <alom>. નર્સરી કરવી જોઈએ એ બધું ભાન થવું જોઈએ થઈ ગયા એના કરતા કૂતરો કુતરી મા બાપ સા કે લડવ નહીં કોઈ ના ભાવ છું તો બાપ દુનિયા નો જ્ઞાની મળે મારું થાય સમજ ના મળી એવી રીતે દરેક દરેક પિતાજી એવી રીતનું વર્તણ કરે છે એવું માની તમારા કારણ નથી ને આવું હમણાં પ્રકાર ના હોય એ બધું ચાલ્યા કરે તેવું મૂળભાઈ દરેક ફાધર દરેક કોઈ માણસ એવી રીતે સંપૂર્ણ તો છે જ નહીં ને મતભેદ તો હોય ને કોઈ માણસ સંપૂર્ણ તો છે આખો ભૂલ કરવી એ ગંદ છે જેની સાથે કોઈને દુઃખ થાય એ મારી નો ધર્મ કેમ કેવાય આપણા નક્કી કોઈને દુઃખ થાય એ ધર્મ કેમ કેવાય અને બીજી વાત કહી મારું મારું એવું આપને કેવું નથી મારે તો તમારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલા માટે હું વાત કરું છું કારણ કે હું જો પોતે સંપૂર્ણ હોઉં એ જો માણસ કોઈ પણ એમ કે હું સંપૂર્ણ છું એ માણસ જુઠ્ઠામાં જુઠ્ઠો માણસ છે મારી દ્રષ્ટિએ મારે તો આપની પાસેથી કઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તમે કહો છો એ મારે કઈક એનાથી મારા કઈક નવું જાણવું છે માટે હું સંપૂર્ણ ના હોય પણ અપૂર્ણ હોય તો જનરલી આપણે ઠીક લાગે તો શિકાર કરવા ના ઠીક લાગે જનરેલી આવું છે એમાં જે આપડે વિચારવાનું શરૂ જૈન તો કેવો હોય છે સુગંધી વાળા જૈન છે જૈન એટલે સુગંધી હોય ધૈ હો ભરતી વિચારેલા છે તમને નથી કે હું કોઈ બનતા કરતો જ નથી હું તો તમારી પાસે હા જ્ઞાન આમાં કઈ દયા ને તમને સાચું લાગે છે હું કહું તેમાં ચોક્કસ ચોક્કસ બે કઈ સાચું લાગે છે સમજવા જ એવો છે હું પણ ભરેલો છું કેટલી ભૂલ ખબર નથી એ તો જયારે કોઈ પ્રસન્ન વસ્તુ ને જયારે તુલના કરીએ ત્યારે ખબર પડે કે આપડે સાચા છે કે આપડે ખોટા છે બે ચાર જ થાય થતી હશે એમ એવું માનું છું હું તો હા દોષ ના જનુષ્યુ માં કોઈ ઉપાયું છે તે જાય નયા દોષ ના જ થયેલા છે એટલે પછી સિમલ રાત્રે કહ્યું કે નીચા નહીં નીચે દોષ તો તરી કોણ ઉપાય દેખાય દેખાય તમને અનંત જોયા નથી તો એ તમે હેલ્પ નહીં કરે એવું કોઈ માણસ તો મૂઠાનું છે કે પોતે સંપૂર્ણ છે માને તો મોટા મોટી સંપૂર્ણ જેવું માને તો એ તો નથી ફોલ નથી લાકડી નથી અડધું લાકડું કરેલું ને અડધું અમારે ના ખબર લાકડા વાળે અમારે ના ખબે કરબો બાંધે કેવું ગણી ગણી ને કરવો બાંધેલો ધર્મ કર પધારું છે એમાં ન થયા છોકરાઓ હિન્દુસ્તાન કેવા હતા છોકરા હાલ દીકરી જાણતા નહીં જોવા બધા બધા જતા જૈન ધર્મ શું છે ખાવા પીવાનું તો જાનવર ને એવું થવાનું મળે નથી અમેરિકા પછી ક્યાં ક્યાં જવાના એ જોવું જોઈએ આપણું ભવિષ્ય શું કરવાનું છે બધી વાત તમે જાણ મળશે મારો સંકલ્પ થાય એક વાર તો જૈન થાંપા જૈન એનું નામ કેવાય નિરંતર ધ્યાન રાખે આ રીતનું ધ્યાન નહીં આપો જાઓ તો હું આગળ આવો પછી નહીં કરું આમ આગળ આવો તો વાતચીત કરો મને હું તમને અવિનય નહીં કરું તમે મને વાંધો નથી પણ જ્ઞાની પુરુષ કહેવાય દાદા ભગવાન તો અંદર પ્રગટ થયા અત્યારે દાદા ભગવાન જાતે નથી આ જ્ઞાની પુરુષ છે અને ભેદ વિજ્ઞાની પુરુષ છે ભેદવી જ્ઞાની પુરુષ દેશ વર્તી રહ્યો નથી આ દેશના માલિક તરીકે કોણ બોલે છે સમજવા જે હું બોલો બોલ જે ઠીક લાગે આપડે નાપા કેવું કરવાનું છે આયા આ તો તમારી વિચાર આમાં બધાને કે જ બોલે છે શું થયું એક ભગવાન ને ભગવાન ને એમ બોલતા નતા દેશ ના ભગવાન જે ઉતર એ દેશના વાણી ના પોતે મારી ના હોય એ જે વાણી બોલે ને એના પોતે માલિક ન હોય માર્ગીર્ગ ની વાણી અને ઉદેશ મારું અમારા હોય ને તે પ્રગડ વાત કરે છે હોય ને તે પ્રગડ વાત કરે છે હું જ્ઞાતા દસતા છું અધિકાર આ દેશમાં ઘ ઉ મા સરસ્વતી મારી નો ધર્મ સાચો કોને કોને આરાધક છે કેવાય જે પરલોક નું તૈયારી કરે તે શું કહે આ લોક તો તમે લઈ ને આવેલો તમે અંદર મારી વાત આ લોકો તમે લઈ ને આવ્યા છો અહીંયા તમારે લોકમ ચાલવાનું છે આ લોકમલ તમે લઈ ને આવ્યા છો ફ્રી ઓફ કોસ્ટ તમારે ખાલી પ્રયત્ન પુસ્સા હમો કરવાનો નથી આ લોકમલ ખાલી પ્રયત્ન જેમ બેંક માં મૂકેલો માં થાય અને બસો બંધ થઈ ગયો છે પાછળ હોવું પડે અને પછી બેંક માં રૂપિયા આવ્યો બે હાજર અને પછી પુસાદ એને કહેશાક કેમ કે જે આવતા ભાવ પુસાદ કરે છે આ ભો નો પુરસાદ હું લઈને આવ્યો છું સાબર એવું જે જાણે છે ને એવું વર્તે છે એનું લઈને કહેવાય એને કેમ કેવાય મારી વાત થી લાગે છે બનવા ભાવ કેમ થાય છે સુખ જેમાંથી આવે છે એમાંથી સુખ આવે પણ અમુક વસ્તુ ગમે છે કે બધા બધી ગમે ધોળ મારો એનું નામ થશે ને નાગમ થાય છે એવું નથી થોડોક દ્વેષ થાય તો ગમે થોડોક દ્વેષ થાય તો ગમે થોડા ઝઘડા હોય તો ગમે કેટલાક ને કેટલાક ને ઝઘડ્યા હોય તમે એ બધાને એક જ જાત થઈ એવું નથી બધું બધા ઝઘડા સરસ અગત જેવો થતો તો એમાં ના કહેવાય સ્વતંત્ર છે લીંબુ રીતે આ જ લીંબુ મને એકદમ બગરો નામ આવે છે પણ અનેકા ઉપર થાય તો થાય કે મને અનેકા ઉપર જાવું છે એકાંતાંતવાદ એટલે શું એટલે એક જ અસ્તિત્વ છે એની એક જ ભાગ છે અસ્તિત્વ છે એનો એક જ ભાગ છે એક જ દિશા છે એક જ દિશા છે પોતે સમજી ને બોલો હરે એકાંત સંસાર માં જ સુખ છે બીજી કોઈ સુખ નથી સંસાર માં તો રિલેટિવ છે એના અધિક સુખ છે બાકી આત્માને નિરંત એને કોઈ સુખ ની પોતે સુખ નું ધામ સુખ નો ખંડ છે અને આ જે સુખ છે ગંભીર સુખ છે આ તો આરોપી સુખ છે બધા તમે આરોપ કરો તો થાય તો આરોપ ના કરો તો ના થાય કોઈ માથે આરોપ કર્યો તો જળીબી સુધા નહીં તો કોઈ વાત ના જળીનું સુખ નથી હોતું આ તમારા ભાવ માં સુખે તમારી સમજણ માં સુખે એટલે હવે કાંઠે એટલે શું કે કોઈ જાત ને ખ્યાલ ના હોય છે તમારી દ્રષ્ટિ પણ સાચું દ્રષ્ટિ ભગવાન મારી એને કાંત રાખશે મુસ્લિમો સત્ય છે એમની જગ્યા ઉપર એની ઉપર છે એના ઉપર તો આખું વિજ્ઞાન આજનું વિજ્ઞાન જૈન ફિલોસોફી અનેકા ઉપર બંધાય છે ને એટલે જૈન ફિલોસોફી ઉપર આ અનેકા એના ઉપર જ આપણું જૈન ફિલોસોફી બંધાયેલું છે અનેકા નો આધાર છે પ્રગતિ થઈ શકે નહીં અને સા ડિગ્રી બધા કરેક્ટ છે ખોટો તો કોઈ કહેવાય છે કે કોઈ નામ નથી આપડે મંજુ કારોબાર વધો નઈ આપડે દોરબોર માર્ગ વધો નહીં કાયદે વધો ને આત્મા છું તો મંજુ ના હોય મંજૂર ના થાય એવી હતી આત્મા કઈ આત્મા આવે એવો નથી આત્મા અનંત અવતાર થી છે કરોડો અવતાર થી છે છતાં આત્મા પ્રાપ્ત થાય એ વસ્તુ નથી આત્મા આત્મ જ્ઞાન આત્મા હોતો નથી પુસ્તક માં આત્મા હોઈ શકે નહીં કારણ કે આત્મા સુખ્મતમ છે અને શબ્દો થૂલ છે ત્યાં આત્મા છે સગટ આત્મા છે આત્મા બતાવી શકે મુક્ત હોવા જોઈએ મુક્ત હોવા જોઈએ જેના બુદ્ધિ સામે ક્યાંય પણ બુદ્ધિ ના હોય તો ત્યાં જ્ઞાની હોય જ્ઞાની બુદ્ધિ હોય ત્યાં જ્ઞાની ના હોય જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી જ્ઞાન હોય શકે છે અને સાયન્સ પણ બુદ્ધિ ના હોય સાહેબ જ્ઞાની આપણે બુદ્ધિ બધી આપણે કે મરે કપાસ કાપ્યો કપાળો કે ગમે તે ગનો નંબર ઓફ ધ આત્મા વી કે નોટ ફ્રીટ ડિસ્ટ્રોય એટલે એક જ વસ્તુ થાય એમાંથી કે અમુક નંબર આત્મા અમુક કારમાં એ મોક્ષ મજાય બરાબર જવાના એટલે બાકી તો આત્મા ની નંબર તો સ્મોલ થવાનો તો પછી આનો અર્થ એવો થયો કે બધા હાથમાં જશે બધા મોક્ષ માં એનો પ્રશ્ન એવો છે દાદા કે જે આત્મા જે છે સંખ્યા આત્માની જેટલી સંખ્યા છે એ તો જેટલી છે એટલી જ છે એમાં આત્મા કોઈ ડિસ્ટ્રોય થવાના નથી કે કોઈ નવા ક્રિએટ થવાના નથી હવે કેટલા આત્માઓ છે તો વિષ છે બધા આત્માઓ મોક્ષમાં જાય છે તો પછી આ જે આત્માઓની સંખ્યા ઓછી થઈ થવાની કે છે બધા અથવા તો એવું નહીં થવું કે એક વખત એવો આવે કે જયારે બધા જ આત્મા મોક્ષે જતા રહે આ બુદ્ધિ થી મને એવો દેખાયું નથી આવ્યા આ તો બહુ વિગત બહુ વિશાળ છે આ બાજુ આત્મા સંખ્યાત સંખ્યાત ની ઉપર અનંત ઉભી છે આ બાજુ અવ્યવહાર આ વ્યવહાર રાશિ માં ના હોય એવા અનંત આત્મા વ્યવહારમાં અમુક જ આત્મા એક જીવ રજગઢ થતો નથી વ્યવહાર કહેવાય કે જેનું નામ કર્યું ભાઈ કે આ પુલ ગુલામ આ નામ કર્યું માટે વ્યવહારાત્મા બહાર આ વ્યવહારમાં જેટલા નામ કર્યા છે આત્મા એકસો આઠ અવ્યવહાર માંથી અમારી રહ્યા છે પણ આ વ્યવહાર થઈ રહ્યો છે એટલે સૂર્ય ચંદ્ર સારા કોઈ ના રહે આ બુદ્ધિ ની વાત ઘટ નથી સંસાર માં પ્રવેશાય નથી પ્રવેશે બધો નથી જનજન એક સ્વાદ કરવા જાય પ્રવેશ મન થાય થયા નથી અવ્યવહાર રાખી ના જીવો કયા આપે તો એ ક્યાં છે નહીં એ તો કઈ કાંક વિચારવા નથી તો બીજે ક્યાં છે કઈ જગ્યાએ છે નામ કર્યું નથી નથી આ બ્રહ્માંડ બે ભાગ માં બનેલો છે એક લોક અને એક અલોક આ બ્રહ્માંડ લોકારોક નો બનેલો છે એક લોક ભાગ છે બીજો અલોક ભાગ છે એવા પણ પ્રશ્ન પૂછજો કે જેથી કરી થાય સંસારમાં ઢોકળવા ઓછી થાય આ તારી પર્વતમાં જે રીતે ધ્યાન કરે છે બઉ્યું ભગવાન મને મુક્ષી લઈ જાય તો પછી એ તો જ નથી આવું પડે આપડે પછી એનો બીજા આવે આપણે કેવું થઈ જાય એના કરતા શબ્દ થયો મોક્ષ કોઈ લઈ જનારો કોણ હોય મોક્ષ નો માર્ગ છે મોક્ષ માર્ગે ત્યાં સુધી ગુરુ ની જરૂર જ્ઞાન પણ લઈ જનારો કોઈ મોક્ષ ભગવાનની વસ્તુ નથી તો ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએટન ભગવાન એ સિવાય એવી નથી સાયન્ટિસ્ટ પૂછ્યું મને તમે છો ના નથી ભગવાન અને કુ ફોકવા તૈયાર છું કઈ પણ જાતના પ્રોભાત ના થાય છે આપવા તૈયાર છું શું પછી ભગવાન છે નહીં તને શું લાગે છે ભગવાન ના હોય તો જગત માં આનંદ જઈને બધું હોય ને આ વસ્તુ ના ફાય ગઈ આ પ્રકાર તમને આનંદ એ બધું ના ફાય સારું ને ભગવાન જે રહીને આ બધું છે જગત મને કેતો નથીલ ક્રિએટર વાક્ય ના છે